દમય થયા વગર કેમ કેમ સરખી રીતે ચલાવાય કે વ્યવહાર માં તન્મ કાળ થયા વગર કેવી રીતે સારી રીતે ચલાવવાય તરમે આકાર જ તમારે તમારા રૂપ માં રહેવું ફરુદાસ સ્વરૂપ ના રૂપ માં રે તન્મા આ ભગવાન ની ભક્તિ માં કે તન્મ તો અક્રમ વિજ્ઞાન તમે તમારું કામ કરો બંને એટલે આ નવો માર્ગ હતો દાદા અમુક એક પણ માર્ગ છોડી શકશે નહીં દાદા અમુક વખતે કર્મો આ જગત જે છે એના વ્યવહાર જે છે तुद्दा, मिश्र चेतन मिक्स थी जाए तेरे शु कर मिश्र चेतन एटेक ले, मर्यादा नजीक बाजूबाजू में हो ते ચોખી રીતે સમજી નાશો જે સુખ આવે છે ક્યાંથી આવે છે સુગલ નું સુખ પોતે ભોગવે છે મસ્ત થાય મેળ ગાડી સુગલ નું સુખ ના ભાઈ ભાઈ તારે જાણવું પડે તારે તમે જાઓ કરવું બઉ મજા આવી બરાબર તમે જુદા એ જુદા ભોલો ના પોતાનું પોતાનો કાતો આવે તો બધા બધા રિલેટિવ આનંદ કલ્પી નાખીએ તારા દુઃખે દાદા ધન શું કરો પંખા અંદર ચાલ્યા કરે છે આનંદ ભાઈ અંદર કઈ સૂક નો આ કુર્તી બેઠા શોખ લાગે ઉઠી રીતે આ નુર્સી આપી આ પુરગુ આપી તે લીધે ઉતાની કુર્સી समझ अन्त शक्ति वालो अंत दर्शन वालों वालों दाम छो એ જે છે આનંદ સુખ નું ધામ બોલો સુખી જવું આત્મા રત્ન ચિંતા માણી છે કેવો છે રત્નચિંતા જેવો ચિંત કોઈ કે તાવ આવ્યો તમને વ્યવહાર બોલવું હોય વ્યવહારમાં ખોટું રાહ દેખાયેલા બધું તો આપડે ખ્યાલ રાખીને બોલવું પડે ક્યાં ભાષા બોલે આ મારું રાજ છે ખરેખર આપણું રાજ નથી તેઓ ચિંતો એ વધુ અનંત જ્ઞાન વાળો એટલે બધું જ્ઞાન પ્રકાશ મળે અનંત સુધનું ધામ બધું ધામ તારા મળે તો એ જ્ઞાન કહેવાય તારો ના મળે તો બઉ તારા હોય દરેક વાત તારો મળવો અને ક્રમિક માર્ગ પેલો અત્યારે આ જે સમયે સારું નહિ બે મુસ્લિમ આવેલા શું નામ એકનું નામ પછી બીજું ને ને ચારી આપી દે બધે ફરી બતાવી કઈ મળી નથી કે આવી ના મળી ગયા જે પારસો હોય એ લોકોને હોય કે પાર્ક મળી તમે તો લોકોને હોવું નહિ પણ પાર્ક મળી કરે તમારે નવજાહસન કામ થઈ ગયું છે. હાલીન સાહેબ. સદા એ લોકો આગા હિન્દુઓ જતા ને. પોજા પોજા એ લોકો પોજા એ લોકો હિન્દુઓ હતા ને. પોજા. હા. નથી ભેટે લેનામે ભેટે ભેરી લેતો આટલી. પિછા છે. કાયા ભૂતો વર્ગ વર્ગણ વર્ગણ એટલે ભૂતો નથી વર્ગણ છે ભૂત વર્ગાજી એટલે એનો અધ્યાસ ની એકતા થાય મનમાં એકતા થાય વચન માં એકતા થાય કાયમ એકતા થાય એના ત્યાર પછી બુદ્ધિ પછી કાદવકીના આકાર અભ્યાસ એટલે તરના આકાર થવાથી જે અભ્યાસ થાય છે એ થાય છે બુદ્ધિ એનાથી પૂજા કરે છમવા ને જ બિચારા છું કરે ભાવતી થાળી આવી આપડે જે ભાવતી આવી બીજા આપી દેજો પછી અમે ભક્તોને મેં કહ્યું રાત્રે ભક્તોનું પછી જવાબ જે આપી પણ તમે કોઈ આપી ભાવતી થાળી ના આપે ના બીજાને લઈ લે સાહેબ તમારે કરવાનું અમે તો વા સ્ટેપ બાય સ્ટેપ છોડવાનું અહીંયા અમે કોણ હું એવું કેવા આવ્યો પરિગ્રહ છોડવો તો કે સાહેબ પાછા જવા સારું માનભે મન અપમાન થઈ સર શંકાલ શંકા શંકા જે અમારેમાં ચર્ચા થાય છે માણસ ને જો આપે નઈ પૈસા કરશે નઈ એની પાસે નહી પામતું કારણ મન જરા આપડે કોઈ પૈસા આપડે શું લેવા દેવા નથી લીધું નથી પણ આપી ચુક્યો જેટલો અહીંયા આગળ આપે છે મારે જરૂર નથી જેટલું અહીંયા આપે એટલું જ પરિણામ પામેલ પૂરે મેચ જોયું ચાલુ રોજ તો મેં એટલે મેરે કોરવું સમજાય ને આપડે આપી દીધે ના હોય તો દાદા દેશ માં ગયા હતા કે આપડે શું લેવા દે આપડે કઈ કઈ પૈસા આપી દીધા છેત હોય તો ચોટે પૈસા આપ્યા હોય એટલે ચોટે તો ચાલો એ તો મેં શોધકો આ લોકો પૈસા આપ્યા પછી બધા થયા બરોબર સારું પૈસા મન તો ચોલે છે આપણે શું હા થોડી કરે તો કઈ થોડા આપી બેઠા હોય કે હું આપ્યા છે જેટલો ગોળ ગાવશે એટલો લાડવો ગયો લાગશે અમારે કઈ અમારે ઘેર ના ખી ઓફ જયારે ફ્રી ઓફ હા ત્યારે હોય તો શું થાય છે ને શું થાય ખાલી ગીખ લાગે જેટલો ગાળો પૈસા લેવાનું શું તારી પાસે પછી કીધે આપ્યા લીધા એ એનું મન બંધ જાય અને પછી પરિણામ પામે બે હજાર ડોલર લખાયા અમને બે હાજર નહીં નીકળી ના પાડી તધા ના પાડી તમે ના લખાવ છો એના સૌથી પેલા આવી ગયા ત્રીસ હજાર રૂપિયા બેસમાં મોકલી દીધા એના ફાધરે મને ત્રેસ હજાર આપ્યા હતા અમે એને ખાતે પચીસ હજાર રૂપિયા જતી કરીશું અમારે અહીંથી બે બે હજાર હું મેં એ સાથે કે એ તો હું આપી દઉં છું કે છે પચીસ હજાર પૂરા કરવા આપણે તેર કોણ લખાયા બરાબર આંકડો છે એમ આંકડો આંકડો પૈસા આપ્યા પુસ્તક માં પૈસા આપતા હતા આ ગુરુ આવતા બંધ દાદા ભગવાન આવેલા મારું કોમ નહિ કે બરાબર સમ બધા કાયમ એવું થાતું નાના છોકરા મોટા બધા કોણ મળવા લાઈવ એ પ્રશ્ન પૂછો કે આત્મા ને પરમાત્મા એક જ છે કે શું છે એમને બહુ રહસ્ય આબધી બાવા આત્મા એ છે ને એક ગામો ખેડ રહેતા હોય આખા ગામના ખેડગર ખેડ કેતા હોય એમનું નામ ચંદુલાલ ભાઈ નગર સાથે દરેક માણસની કાળજી લે દરેક માણસને નગરસે લોકો કેમ માન્ય કરે કે એમને કઈ હેલ્પ કરતા હોય ચાલ ને એટલે ઝગડો કરતા હોય બેને પતા એ બીજું આમ કરે કોઈને શાંતિમાં છોકરી પણ એટીપડી હોય હેલ્પિંગ કરે જબરદસ્ત ચાલે પણ ઘેર રાતે સાડા આઠ વાગે આમ ડબલ ગ્રેજ્યુએટ એટલે થોડુંક એક પેપ લેવાની ટેવ કરેલી ને દરરોજ એટલે એનું કચી ઇફેક્ટો કોઈ આવે નહીં પણ એમ વાંધો આવે નહી એકદમ ફેન્ડ આવ્યો હાથે બંધ બેટન પહી દીધા એટલે તે દરે બોલ્યા કે હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું એવું બોલ્યા એટલે બીજા આજુબાજુ કહેવા બહારથી બહાર ગામમાંથી બે ચાર જણા આવ્યા એ બધા દેવાયા સાંભળ્યું કે ના લાગે પછી સમજી જાય કે પછી હશે અમલ છે કોઈ નો ચેત માં બોલે ચેત બોલે પછી કોઈ અમલ છે ચંદુલાલ છે ચંદુલાલ જ છે એમ કે ચંદુલાલ જ છે એમ કે પરમાત્મા જ છે પણ આથી પેલા ચઢેલું છે ને પરમાત્મા કરોડો ઉતાર ના ઉતરે કારણ કે વૈજ્ઞાનિક આ અમલ છે શું છે એટલે મુક્ત પુરુષ થી આ અમલ ઉતરે મુક્ત એટલે જયારે કોઈ પણ જાતનું બંધન નથી જેના વર્લ્ડમાં કોઈ ઉપરી નથી જેને કોઈ ઉપરી ના હોય જેનામાં સ્ટેન્ડ પણ બુદ્ધિ ના હોય એની પણ આટલા લક્ષણો હોવા જોઈએ બુદ્ધિ ન હોવી જોઈએ કોઈ ઉપરી ના હોવો જોઈએ ઉપર થાય તો હા તું મારું શું ધોરણ ભગવાન ના દોડે ઉપર છે તેને ના દોડી તું શું ધોરણ ભગવાન ઉપર છે તેને મારું ધોળવી તો તું તો મારું શું સત્તાધી મુક્ત પુરુષ ઇન્ડિપેન્ડન્ટ ભગવાને તેને વસ થઈ ગયેલા વાર શું કે ભગવાન તો તમારું સ્વરૂપ છે ભગવાન આય ગોડ તમારું કેવું છે ભૌતિક ની લાલચો છે જો ભૌતિક સુખો નહીં ભૌતિક એટલે કલ્પિત સુખો થી દેખાય છે કરે ઊંચા ભૌતિક સુખ લે છે ત્યાં સિદ્ધિ વાતમાં છે અને એની સમજણ ફરી જાય હમણાં કલ્પિત સુખ જ છે સુખ પોતાના પોતાના સ્વરૂપમાં પોતાની જાતમાં સુખ છે નવી આ સુખે આપણે આરોપિત કર્યું છે પોતાની જાતમાં સુખ છે તેમાંથી આરોપિત કરી નાખ્યું તારે સુખ લાગ્યું પોતે અંતરાત્મા થાય અંતરાત્મા થઈ પરમાત્મા થાય દશા થઈ જીવાત્મા દશામાં જે ગુના કર્યા છે એ પરિણામ આવ્યો છે પરિણામ ભોગવતા હોય અંતરાત્મા જીવાત્મા દશામાં જે ક્લેમ થયેલા હોય કોર્ટો બોટો ઓટો એટલે કે જે કરવાની એ ખેલ સુધી ના આવે નથી આમાં કઈ માવીનું કઈ લાયસન્સ નથી કે ઋષભદેવ નું લાયસન્સ નથી કે કૃષ્ણનું લાયસન્સ નથી બધા દરેકઉટ માય ગોર જેનું માર જાય દેહ ની પરમાત્મા પરમાત્મા છે પરમાત્મા આટલા બધા માણસો છે એટલે દરેક માં જુદા જુદા આત્મા છે તો જુદા જુદા પરમાત્મા છે આ દરેક બધા આત્મા જુદા છે પરમાત્મા મૂળ સમજણ કાતી છે ને વસ્તુ સ્થિતિ વૈજ્ઞાનિક સમજણ કેવું જોઈએ વૈજ્ઞાનિક લોક તો એમાં કે કોઈ ભગવાન ઉપર નામ છે આકાશમાં રહેશે બધા બધા જ ભગવાન છે શું કહે આ વિધાઉટમાં એવી ક્વોલિટી થઈ ગઈ ભગવાન થઈ ગયું છે ભગવાન કોઈ સિંગલ વસ્તુ નથી ન તો પેલું મને આવડે જ તમારી પાસે જે છે ભગવાન ઉપર હે બાપો નથી એપ્લિકેશન બધી કઈ નકામ તમને કઈ સાચું એડ્રેસ આપોડ ઇઝીલી ક્રિટર વિઝીબલ ઓર ઇનવિઝિબલ તો ભગવાન પોતે જાય તમે જોઈ શકો છો હું છું દેખાયા સાયન્ટિફિક હું જોઈ ને છું અને શરૂઆત નથી થયેલી થાય છે નાસ્તા ઊભું થાય છે નાસ્તા થાય છે નાસ્તા થાય છે નાસ્તા કામ રહે છે અનાદિ અનંત કોઈ પણ વસ્તુ અનાદિ અનાજમાં ક્રિએટરની જરૂર પડે ખરી અનાદિ અનાજમાં ક્રિયેટર ની જરૂર પડે ખરી અનાદિ અનંત શું કહે એમાં ક્રિએટર તો આ તો કોને માટે છે ક્રિએટર જે અવિચારી લોકો છે રસ્તિક ઘર માફ છે જે ભૌતિક રાતેલા છે એના માટે ક્રિએટર છે જે તત્વ તત્વ વિચારવાળા છે આલોકિય વિચારવા છે એના માટે ક્રિએટર હોય તો પછી વિરોધાભાસ ઊભો થાય એ ક્રિએટર હોય તો મોક્ષ હોય જ નહીં ક્રિએટરનો મોક્ષ વિરોધાભાસ બધું પુસ્તક નો એક શબ્દ નથી આ દેશનું કયું ગામ કડોદ અમારી બાજુમાં માંડવી ની સામે કિનારે તરસાડા છે પણ તરસાળા થી જરા નીચે કોંગ્રેસ પર આવી રહી આવેલો હું બરાબર હરિપુરાત હમદવા જઈ શું નામ આપનું ધનસુખભાઈ ધનસુખભાઈ ધનસુખભાઈ વાત હમદવા જઈએ બીજું કશું રે કરવાનું નથી કશું આ કાર્ય તો આ બધું થયું કરવાથી એ કરી બંધાયું છે કોઈ પણ વસ્તુ ત્યાગ કરો એનું શું થાય આપડે ઘરમાંથી ઘર માંથી મોઘાભ નો અનાજ અહીંથી અહી ગયા અને જમીનમાં ત્યાગ કરી છોડી દીધા સમજવાનું છે તમારો કોઈ ઉપરી નથી ધનસુખ ભાઈ નો કોઈ ઉપરી છે નહી તમારો ખરેખર ઉપરી કોણ છે એ દેખવું છૂટો એટલે પરમાત્મા ઉપરી ભળે ભાઈ બાબો હોય કોઈ ભગવાને કોઈ કાર્ય કર્યું હોય તો મને પુરાવા દેખાડો કે ભગવાન મારું કાર્ય કરી ગયા તેમ કરી ગયા ભગવાન પણ ચાર નથી મમેર કેટલી પૂરી ગયો ચાર પણ હશે લોકો મમેલું કરી ગયા ભગવાન ભગવાન માં લાલ છે આખો ધર્મ ઊંધો કઈ નથી લાલ બધા ભગવાનની ભક્તિ કરું મને છોડી પાછિશનલી બધો ધંધો માર્યો બધા આખરી વાળો જે દેશ વિજ્ઞાની વિજ્ઞાન ઉડી જ ગયું ગમે છે આ વાતો કઈ ગમે છેદન નવી વાત છે કે સંસારમાં રહી સંસારમાં સારી રીતે રહી ઘણી છોડીઓ પણ રહી છોકરા પણ વેપાર કરી અને મોક્ષે જોવું બે બાજુ બંને સાથે ચાલુ પોતાના અને ખરો માર્ગ તો એજ છે આ તો હું શું છું એનો માણસ છે લાખો માણસો ફ્રી ઓફ કોસ્ટ વિચાર તમારું જ્ઞાન બંધન નહીં બંધન નથી વિષ્ણુ કે નથી નહીં આ તો બધા રૂપકો બિચાર ઘૂ થઈ ગયા લોકો શું સાયન્સ ને કેષ્ણુ ચાલો મારી નાખ્યા મનને તો સમજ્યું જ નથી આખું દુનિયા મનને તો મનનું પ્રસ્કરણ થયેલું નથી અત્યારે એ તથકર લોકો પૂછી મન ભગવાને આપેલું છે ભગવાન એમ પણ બધા કારખાનો છે મનુ બધું મીટરનું કારખાનું છે તો આ મીટરનું કારખાનું એવું આને મનનું કારખાનું બધા મને આપે છે તેવું ઓફિસ કરે એની આવ્યા હતા પ્રથકર કરી નાખ્યું મનનું જગત નો નિયમ છે ફાધર મગજ વખત કોઈ ચીજ નો જન્મ ના થાય કોણ ફાધર છે ઓપિનિયન છે બુ એક ઉત્પન્ન થતું લાઈટ છે એ લાઈફ જયારે ઊંધે રસ્તે જઈ રહ્યો હોય નુકસાન કરતું હોય એ લાઈફ રસ્તે હેલ્પ કરતી હોય ઊંધે રસ્તે જઈ રહ્યો હોય એટલે પડી ત્યારે લોકો નુકસાન કરતું હોય લોકોને નુકસાન કરે એટલે જાણવું એ લોકોને ગોદા મારે દુઃખ દે જાણવું કે હવે અધોગતી થવાની નિશાન જે જેટ થી એ પ્રમાણે અહંકાર એવું છે આ અહંકાર જે છે નહી તેનો તેયર તરીકે કામ કરો છો એમાં હાથમાં છે નહી ચેતન નથી ચેતન છે એમાં કામ કરવાનું એટલે ચેતન લીધે કામ થઈ શકે છે કામ જે કામ જે વસ્તુ છે એમાં ચેતન નથી પણ ચેતનને લીધે કામ થાય છે એમ કહે છે કે કામ જે વસ્તુ છે એમાં ચેતન નથી પણ ચેતનને લીધે કામ થાય છે ચેતનની હાજરી છે કે સમાધિએ ચેતન નથી કે છે કામ જે છે કામ કામ પણ ચેતન છે લછુ આ લછુ તો આ કોમા ચેતન નથી એમ ચેતન ના ગુણધર્મ જાણવા સોના ના ગુણધર્મ આપડે જાણીએ સોનું અને ચેતન ને લીધે દરેક કાર્ય થાય છે એમ કે છે કે દરેક કાર્યમાં ચેતન લીધે કામ થાય કાર્ય ના હોય ચેતન ખરા થઈ જાય એમ કે જો ચેતન ના હોય તો કાર્ય કઈ રીતે થાય દેહ બાવી ગયેલું તો એ ખાયટકાય છે નીચે તો આપણી કે નહીં વળી કે શું નાની પણ સમજ ને વાત સમજ નહી એટલે તમારી પાસે જે જ્ઞાન છે જાણવા માટે જ આવ્યા છે એટલે તમારી પાસે જે જ્ઞાન છે જાણવા છે ચેતન આખું જગત કામ કરી રહી છે એમાં ચેતન બિલકુલ એ જ કામ કરતું છે કેસભાઈ આજે તો પાણી જવાનું બહુ ડાયરેક્ટ સરસ છે ને રીલી લિસન ધેર 12 સિકુ તો મેરા છે આત્મારો આત્મા આ તો આત્મા નહી હાજરી અમારા શરીરમાં હાજરી આત્મા છે આત્મા હોય ચેતન હોય તો શરીર શરીર બન ચેતન ના હોય તો તમે લખી કેવી રીતે શરીરમાં શરીરમાં જો ચેતન ના હોય આત્મા ના હોય તો કઈ રીતે હું લખી શકું લખે છે કે નહીં તમે જે ભણ્યા બધું આપે જે ભણ્યા બી એ બધું મિકેનિકલ એડજસ્ટમેન્ટ ઓનલી કોમ્પ્યુટર આત્માની હાજરી વગર ચાલે શું છે એની હાજરી છે તેનાથી શું ઉત્પન્ન થાય છે કે પાવર ઉત્પન્ન થાય પાવર ચેતન શું થાય છે એની હાજરી પાવર ઉત્પન્ન થાય પાવર ચેતન પાવર ચો ના આપે અને પછી બેટરી દબાવી પાવર ઉડી ગયો આમાં મન વચન અને કાયાની આ ત્રણ બેટરીઓ છે આ ત્રણ બેટરીઓમાં પાવર ભરેલો એ પાવર ભરેલો છે તે વપરાયાદ કરે છે પાવર એક્સર કરે છે અને નવી ટાઈપ બેટરીઓ ઊભી થાય છે આ દુનિયાદારીનો કામે થાય છે કામ કરવા જતા બેટરી પાવર ખરાબ થઈ જાય આ નવી એ ક્વ્વાજી કેવાય છે એ ક્વા પછી આવતા બસ બેટરી રૂપે અને એમાંથી થોડું ઘણું સમજાયું નથી આ તો વેદ છે આટલું પ્રથમ કર્યું પણ છતાં હાથમાં જડ્યો થઈ ગયા છે તથક કરતા કરતાં હિન્દ સુધી આવ્યા હાથમાં ના જોડે અમે કહી દઈએ છીએ કે દિસ ઇઝ નોટ સેટ કારણ કે હેરીઝ ટે જાય શબ્દમાં તો ખ્વાઈશ નહીં